Thank you. માર્કેટ ઓપરેટિવિટી મર્કેટ એટલે આ છે આ સમય ડબલ દિલ હવે જો બાત તો કોઈ નિખેતા સબકો અંતર સુધી ગયો તો સસ્તામાં આ તો લોકો ઉજાઈ કે શું કે આની ગાતો નહી આવાર બરાજાને છે પડતી ના તમે શુદ્ધાત્મા થઈ ગયા બાર ગ્રાંતિ ની ભાષામાં તમે સંપર્ક થઈ ગયો એટલે બાર ભ્રાંતિ એટલે વિરેલી ભાષા છે અને આ રિયલ ભાષા છે અત્યાર સુધી अरे दै दै के बाई तू आ संकट से तू आ आत्मा लो खैर लाई तू आदर दे स्थान तू आसन और आदर ये आदर और आदर हरिवाल मेरे जी का अंतरे के बाई श्रुता अब पाछाने अपा मारो केमा दे आज्ञा तुमने लापी आ आज्ञा पर है अरे केत मात्र अंगति तय ही बताई भाई આ વર્ગમાં પિંચીસ માર્કે દેવું પડે કેવો એટલો ખેડવત છોડીને તમારે કહી શકી દે આ મેઘાનું જોઈને પરિગત વધારે છે એટલે તમારી નાજ્ઞાન માર્ગ થયો એટલે અંગેની માટે થઈ ગયું કેટલા કલાક બધું ભેગા થઈ ગઈ કેટલા કલાક ગયા પણ મગ એમ એમ રહ્યા સલાહકાર ને જેના કુદરતી શક્તિ છે તો મારે ફાયદાખ આપડે કેવો પડે છે તમાર બાપો નથી બાપ કોઈ નથી તમારું ત્રિકોણ છે તમારું ટીજ છે દપર હવે બ્રદર્શ્રી આ વ્યક્તિ સાથે બ્રદર્શુન the yeah. aina da ધ્યાન કરો છો એમાં બાળક આવો અવાજ આવા મળ્યો એવું કારણ જોયું કે તમે અંદર કઈ શું સમજી જાઓ આપણા જ્ઞાન આપણે સાંભળવા માંડ્યા સિલેમાન કે સ્લાય પૈસા આપી દોક ભાવ વધારે કઈ પણ નહીં આવ્યું સિલેમ કે કઈ હોતી નહીં હોત એટલે સિલેમા ને સૌ કહ્યું એટલે સાહેબ કહે ને એ દેવો ડબડાવી પડી જાય સાહેબ સાહેબ કે સૂરે પૈસા બધા છે બહુ એક જે આપણે ચાર આજ્ઞા થઈ ગઈ જબર કરી મારી પૂછ્યો એટલે આવતી વધુ અમાય થયું vista si sente nel documento in attuori attestano Jump up.